મનુષ પણ જોતું રહેશે જાનવર પણ આવના માટે ખરા વિચાર કરો તો મનુષ્ય પણ જોતું રહેશે અત્યારે આ બધા ધર્મ વાળા કેતા નહીં જ નહી બિચાર એમ કે સહન કરી લેવાનું ના સહન કરવાનું નહી ધરાય સહન કરેલું રહે માસ્ક દબાઈ ને કેટલી દબાય સમજું કહ્યું તમે આ કર તમારું ઉદય આવ્યું ત્યારે થયો આપ ક્યારે ભેગો થાય આ બધાને હાથ ભેગા થતા જ કર્મ હિસાબ હોય ને ત્યારે હાથ ભેગા થઈ સ્વિંગ દબાવી દે હર કેટલો વખત સહન કરી શકે પણ બહુ ના કરી શકે જેવા ખરાબ છે ને કામ કરું શું શુદ્ધ આત્મા ના એટલે હું તો સમજાવું શું બોલવાનું છે શું બોલવાનું તો આ સુધાર્થના આ સુધાર્થના એટલે શું હશે આ તમે ઘૂટાવી એટલે નથી લાસ્ટી વર્લ્ડ ઇઝ ધી પઝલ વિજ્ઞાન થી વિચારક તેમને માટે સાચી વાત કરવી પડે નહી તો વાત કરવી પડે કોઈ ક્રિય થઈ ભગવાન તો તમારું સ્વરૂપ છે તે ગુજરાત માં થયા વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ ટુ યુ પોઈન્ટ આ કોરિડોર ઉકેલવા માટે ભગવાને કહ્યું છે શું કરવું એટલે શું નામ કરું બાય રિલેટિવ રૂપાણી એટલે બહાર રિલેટિવ બધી ભાષા તે ભાષામાં કુભાઈ અને તે ભાષામાં બરાબર ભાઈ ને સૌ પડી નામ સુંદર ભાઈ સુંદર ભાઈ સમજો કરી અત્યાર સુધી તો એવું કરે ના આપડે કઈ તમારું નામ છે ત્યાં ગૌકાનું તમે કોણ ત્યાં કરવાનું અરે કઈ જાતનું બોલો છો કે તો પોતાનું સ્વરૂપ ભાન બધું ને ત્યાં સ્વરૂપ નું ભાન થયું હવે સુધાર્થમાં થઈ ગયા નથી એવું હજુ રિયલ રિલેટી રિયલ એ પણ સુધાર્થમાં અને પેહલા તો રિયલ તમે જાણતા ખરેખર હું કોણ છું ત્યાં કરવી જતા હતા ને હું હરીશ નથી થતો હરીશ બોલું છું તેવહાર થી હરીશ છો નહીં કે ખરેખર ખરેખર હરીશ નથી વ્યવહાર થી છો આ દુનિયા વ્યવહાર માં ઓળખવા માટે નામ આપેલું તમે તૈયારી કરે અંદર દેશ માં તારે પાસે આ નાના ની તારે નામ લઈ લે એ નામ આપ્યું નાના ની કારણે થાય ત્યાં નાના ની કારણ તો નઈ કાઢતા નાનામી એટલે શું ભાઈ નામ આપ્યું ભાઈ પોતે સિદ્ધાર્થના પોતે આ નામ નીકળવા સિદ્ધાર્થ પોતે આ એટલે આ તો ભસામણ છે આઈશ કે માણસ માણસુ ગજુ શું છે સાધુ સન્યાસ છે ના કહીશ લોકો દાખલા બાકી મનમાં ચંતા પડશે કે ભાઈ ભગવાન ને બાળીએ છે ને જો આ નથી તો આ નથી કે ભાઈ પણ એ બોલ નહીં ને કશું સાધુ આત હા ખબર ના આવે તો વૈજ્ઞાનિક જ્ઞાની પૂરશો વાત જાણે થંબા ભગવાન કે ના જાણે લોકો કે નાના ની કેમ કરો છો જો ભગવાન છે તો અમારે ભગવાન છતા આવ્યો અમારે ભગવાન વાત નાના વિકાસ આવો છો વાત મેળવાનું કહ્યું ને એટલે કુદરત નું છે પાણીમાં હવામાં અગ્નિમાં બધા અગ્નિ માં અગ્નિ કાયજુઓ છે પાણીમાં તમને ખબર પડે છે આ બધી વાત તમને સમજાયું ને આ દોઢ આ ગપા ગા માંથી કોઈ વાત ભાઈ અંદર આવે ને સમજાય નઈ એક્સ ગાય હોય છે ગાય લોકો ખબર નથી પોતાની ખબર નથી ગાય એની ખબર નથી ખરેખર ગાય જ છે કે પોતે વિવાહ તલા પાછા કાકા કેમ પાછા ગધેરામ ભગવાન બેઠેલા છે ને સિદ્ધાર્થના એ સુધાર્થના પેલા સિદ્ધાર્થના ફોન કર્યો ત્યાં મને તિરસ્કાર કરો મારે એ કામ તારો ને આપજો એ રીતે ભગવાન બેઠા બેઠા નાસ્ત નથી બધું દોષો ના હોય કે નહી નહી જુઓ આ વાત રિલેટીવ દેખાશે તમને આપ્યો આજ્ઞા તરીકે પાંચ આજ્ઞા આપું છું જો અમારી પાંચ આજ્ઞા પાડજો અને અમારે કયા પ્રમાણે થોડુંક રહેશો તો એક ચિંતા થાય તો બે લાખ રૂપિયામાં ભરેલું છે મુક્ત થયા શું કહું તો આ વિજ્ઞાન એવી જાતનું છે કે તમને હસ્તી મુક્તિ થાય પણ આજ્ઞા માં રોકો હવે આ બે આજ્ઞામાં ધ્રુપ છે અને અંદર ના વાંખે આપણે જોવાનું ક્યાં જોતા જોતા ચાલીએ એટલે કઈ પણ જોડશે હે નહીં તો એ પાસે જોઈ લીધું પેલું ના જોયું તો ગધે ગુલાબ નો છોડ રિલેટી ગુલાબ અને રિયલ સુધાર આ રિલેટીવસ્ત્રો સગાવાલા ના રિલેટીયલ શું હતું તને ખબર છે ને આખો ઉડી ગયો અને ત્યાર પછી તો ત્રીસ હજાર લખો અંધારું બોલ જો ચિંતા જો ભાઈ જો આખો દારો ગમે તે ધંધો કરતા હોય મોડો ને તમને સમજાયું બટને સમજાયું કે સાયન્સ છે એ છે ભગવાન ક્રિએટર આ બધા ખબર નથી ખરેખર આ દુનિયા ક્રિએટર હોય નઈ તો મોક્ષ હોય નહિ ક્રિએટર ક્રિએટરને કાયમ ઉપરી માનવો પડે આપડે અને મોક્ષ આપડે થાય નહીં મોક્ષ તો કોઈ ઉપરી નહી અન્ડરહેન્ડ નહી સમજાય છે એમને એટલે વાત કરો ભાઈ આપડે ભાઈ ક્યાં ગયા હનુમાન આવો સાપેક્ષ થી સાપેક્ષ આપી તો ગાય કે પાછો ગઈ આગના પા ફામ ખડા હો ભાઈ પહેલો દુનિયા અનાદ અલાસ્ટિંગમાં ક્રિએટની જરૂર ખરી જે વસ્તુ હેવર લાસ્ટિંગ હોય એને ક્રિએટ કરવી પડે હા વિરોધાભાસ હિન્દુ ને? છે માટે લોકો માટે અમુક હરસબ્ધ લોકો ના માટે તત્વ તત્વ વિચારકોના માટે નથી એ એટલે ઇન્ડિયામાં આપણા વિચારક માણસો નથી અમલ કરી સબલોને સાધુ સભી ભગવાન ને મને કહ્યું કભી મનાયા એ નહી જાણતા મેં કભી બનાયા એ નહી જાણતા શું સમતા વગર લોકોને મેં પ્રોજેક્ટ કર્યું છે મારું જ ફળ આવશે જેટલું પ્રોજેક્ટ કરવો એટલું તમારું ફર છે બાપર કરનારો નથી માફ કરનારો નથી ભગવાન નો માફ ના કરી શકે માફ થતું હશે કોઈને આતો ને ન્યાય સ્વરૂપ છે ભગવાન તો આરે આ જગત તો બિલકુલ ઠેકડ ને ઠેકડ અન્યાય ક્યારેય પણ થયો નથી અરે લોક બુમ મારી પર અન્યાય કર્યો એ ખોટું છે વાત સાસુ ક્યાં દુઃખ દેવા તને મળી દુખ દેનાર હોય છે કે નહીં શું કરવું અને દુઃખ દેનાર મળી માટે ત્યાં શું કારવાર કર્યા બને આ બધું સમજવાની જરૂર છે એટલે જે ભોગવે એની ભૂલ તમને રસ્તામાં કોઈ મળી ગયો અને મારી ગયો પાંચસો ડોલર એ ભૂલ તમારી એ તો પકડા છે તારે ચપડે યા હાથમાં આવે હાથમાં આવે ગયા દીધી સર આ બિલકુલ ન્યાય ન્યાય સ્વરૂપ જ્યાય છે એવું ખોટું બોલાય છે ને એને એને ગમે તે આપ્યું એને જે ગમશે આપણું છે આ ન્યાય સ્વરૂપ આપડે અમી જવું છે આ સાથે બારનાર લો આવડે છે આ ટ્રાફિક ના લોજ આવે છે ટ્રાફિક ભગવાન કૃષ્ણ એ મળેલા સાયન્ટિસ્ટ મુસ્લિમ વ્યુ પોઈન્ટ છે બધા સંજોગો ભેગા થાય તારે કાર્ય થાય એ પાણી થઈ જાય મગર હમણાં સંજોગો નહીં સંજોગ આપ जितना संजोग भेगा हो जाए जब काम होता है वो स्पेस है आप जो बताए ये स्पेस ये टाइम ये मेरी बात सुनने का बड़ा सब सब संजो से जो भेगा हो जाए जब काम होता है ऐसा नहीं होता है वही करने वाला है जो बोलता है की मैं करना हूँ તો વર્લ્ડમાં કોઈ આદમી ભગવાન નહીં ક્યાં બોલતા ભગવાન ભરા નફા કમાયા તો કમાયા હોર્ટ ગયે તો ભગવાન એસા બોલે કોઈ નફા તમારે ભગવાન કાઢી છે ખોટો આરોપ આપે જ ને આપે હવે આપો ને હા ભગવાન છે ને ભગવાન જ ભગવાન તો હા તમારા માં દેખાય છે તમને હવે જોતા શીખ્યો નઈ અંદરની વાસી દોશો ને બધા દેખા તું ભગવાન મિત્રા જતા હનુમાન પ્રસાદ ભગવાન શુદા હો ગયા ઓ ભગવાન દેખ રહ હૈ કે હનુમાન પ્રસાદ ક્યા કરે સુપરવિઝન કરે આપ આપે વ્યવસ્થિત પ્રેરણા થી પ્રેરણા થી નેતા બીજા પેલા પાંચ આંગળા પૂરી થઇ જશે કોણ કરે છે આ બધું લોકો શું કબર્યો છે ખરેખર કબરેલો છે તમારે તાર કે શું ખબર કોર્ટ જતા શું વસ્તુ છે વાતચીત શું છે કોઈ કરવા વાળા નહીં જોતા હૈ હોતા કોઈ કરવા વાળો નથી કોમ્પ્યુટર और अपना संजो को साइंटिफिक एविडेंस कैसा मिलेगा तो ये अपना कॉम्पिटर में से आता है क्या आता है तुमने जो भाव किया था दो किया कर्म किया उसमें जो भाव किया वो सब कॉम्पीट में जाता फील्ड तरीके, और फील्ड में ये कॉम्प्यूटर फल देता है ભગવાન જી દર નહીં તુબારા કરું ઘર ફોર ઇફેક્ટ હનુમાન પ્રસાદ ક્યાં કોઈ નોટ કોઝિ ઇફેક્ટ ને ફ્રી ઓફ કોસ્ટેક્ટીને કરે છે આ ઇફેક્ટ કરવાનું કોણ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શું કરે છે નિરંતર વ્યવસ્થિત રાખે છે એટલે તમારી વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી લેશે આ વ્યવસ્થિત વ્યક્તિ તમારું ચલાય લેશે અને તમારે જોયા કરવાનું તમે સુધારતા અને વ્યવસ્થિત શક્તિ છે ઓચરે જાત એમ કે વ્યવસ્થિત શક્તિ એ પાછલા કર્મોથી આવે છે कोई तुम्हारा तुम्हारा ही, ही परिणाम है सबसे पीछे का कर्म है नहीं वो फीड में जाता है और फील्ड में से ओसा फल देता है तो अपना अपना ही प्रोजेक्ट में बन दूसरा कोई प्रोजेक्ट नहीं है तो अपने लाल वाल देखा नहीं लाव અંદર અંદર નીચે જા કે બોલગે બોલો કે તુ ચોર તો ભાવ ક્યાં બોલેગા હા બુક નહીં આપને સમજાના કરો તો બોલેગા તો આપને બોલ ના તુ રાજ હૈ તો બોલે કોઈ આપને કાને ભીડેગા આપણે પ્રોજેક્ટ દુર અચ્છા હૈસા સુખ હોય ઓ પ્રકાર કા સુખ હૈ ટેમ્પરરી સુખ હૈ કાલિક કાલિક ભૌતિક એક કાલિક સુખ હૈમ્પરરી સુખ હૈસા મિલતા હૈ જો તુરે સુખ કહેતા હૈ તો દુસરે કો સુખ દો દુઃખતા હૈ તો મિક્સર ચીએ તો સુખ દુઃખ મિક્સર દે દો આશાસ્ત્રો આ ગયા એક વિદિન કે જો સુખ દ્વારા હે તો સુખ દો સબકો હૈ તો દુઃખ દોર સુખ દુઃખ દોન મિક્સર બિના દો समझे नास्त्र है सब धर्मशास्त्री वन आ जाता है भौतिक में और इससे वो कल्पनिक सुख है और सच्चा सुख इसल सुख ये आत्मा का है तो समझे नियलाइज हुआ तो आत्मा का सुख चालू हो जाएगी समझना नहीं थोड़ी रात को पालेगा जब काल सुबह में चालू हो जाएगा समझे આતી છૂક હતા અને વિનાશી હતા અને અવિનાશી છુ સનાતન છું कभी जा दो अवतार में दो तीन अवतार में तो मुक्ति हो जाएगा क्या हाँ अभी अभी से मुक्त हो जाएगा हमारे जो आग्ना लगा पूरा कर दिया कल से ही मुक्त आपने मुक्त का अर्थ क्या है की सर्व दुखों से संसारी दुखों से ही मुक्ति अभी आदि उपास कुमार मुक्त है समझे नी है, है, उपादी है, है, सब है? सब तुम? तुमको आप ही नहीं करता को અત્યાર સુધી ખોટું હતું વ્યવસ્થિત બધું કરે છે હનુમાન પ્રસાદ નું એટલે હનુમાન પ્રસાદ શું કરે છે આ વ્યવસ્થિત વ્યક્તિ તમારું બધું કામ કરી લે છે આ વ્યવસ્થિત વ્યક્તિ શું એ સમજાવું આ કાખમાં પ્યારો હોય એ કાતા ગયા તો ટૂટાત મેહનત પ્રયત્ન ક્યા ટૂટ ગયા તોડ દુસરા કોઈ નહીં થાપે અકેલા થા આપણે સમજ આ હોટલતા છોડે કોઈ આપે ગર ગયા આપણે સર્વો ચાલો ક્યા બોલ લગ બોલે બોલ્યા વ્યવસ્થિત હૈ તો દુરુપયોગ કરેગા દુસરે દુર્ગ લડકા કોઈ મિલે રાખો બાબુ દૂસરા એક રૂમ માં ગયા બેંકમાં આપણી પાસે હજાર ડોલર ચેક લખ્યો અને બે હજાર ડોલર હતા મૂક્યા અને આ ગા બસો ડોલર મૂક્યા પછી આપડે આવીએ છીએ અને રસ્તાનું વોર્ડ બિયર થયું એટલે શું કરવું પડે હરીશ રાખવી ના આપણે આ ગમીરા જે રીતે લાબ આવ્યો હવે કર્યું ને પાડોશ તરીકે આપડી ભરવાની આપડે પાડોશી કાયમ ના આવે જ્યાં સુધી આ દિવે ના આવે ત્યાં સુધી એટલે આ તૂટી જાય કઈ દેવું કાપી ગયો એટલે વ્યવસ્થિત વ્યવસ્થિત કાપ્યું દોષ નહિ વ્યવસ્થિત નો શું વ્યવસ્થિત આપડે હિસાબ ચૂક્યો આજે પેલો પકડા ગુનેગાર ક્યારે ગુનેગાર કરો એ તો જલેબી ખાતો છે ને તારે અત્યારે જલેબી ખાતો છે ને એ પકડાશે તારે ગુજરાત આ તમે ગુનેગાર પકડા એટલે તમારે તત સમજાવ કર્યું અને વ્યવસ્થિત કર્યું છે આ બધું ખાલી હતું તે કપાયું તો પેલા કે તમે પણ બે હજાર ગયા આપી દે પેલા પણ ના બે ના બે એના કરતા આપડે કહીએ નો પણ એમને ને આપી ના દે નહિ હા આપે નહી કોનો આપે એની હરિક રમતૈય ઇન્ડિયન ઇન્ડિયન તેના દુઃખીતા આપણું હિન્દુસ્તાન હવે પછી આપણે જતા હોય રસ્તામાં પોલીસ ગેતા આવે તો વ્યવહાર પૂરતું આપણે ખબર આપતી એટલે મારું ગજું કપર છે બે ગયા છે કેસો દી લો મેં ગુજરાત મોટા સબરમાં ને આ આજે ગુ થોડી છે પોલીસ ખાતામાં કેસ લખાઈ દેવાનો બે હજાર ગયા નોંધો પછી આપડે જ્યાં જઈએ ત્યાં રસ્તા પર આપણું મન ખરું મન મન જતું નથી સુંદરલા મન રહ્યું તમારા પણ મન ના હોય હવે તમારું મન ના ઉપડી થયા મન વિચાર થય ના તમ ઉપડી તમારું વિચારવા ના હોય હવે એ મનમાંથી બોલ્યું કે તમે તો વ્યવસ્થિત કે છો કે આલે જો આવતું હોય તો ભલે ઊંઘવાના આલે કશું એટલે ગોદામ માં ગોદામ એટલે આપડે ઘેર શું કરવાનું બધાને કહી દેવાનું કે આજે આપણે ખુબી ઠોસી ખાવું આજે દવા લઈ લીશું પણ અત્યારે ખુબ ઠોંસી ઠોસી ખાધું અને પછી બધા કે પાનતા ના મને તો ઊાવા મળી ગયું ઊંઘી ગયો મન બોલે એટલે હવાર માં ઉઠ્યા પોલીસ વાળા આયા હોય પોલીસ વાળે કહીએ કે શું થયું રાત અભિરંગા પોલીસ પાસે હજાર ગયા તા પંદરો છે હવે ઘેર રકમ નિયડો આવ્યો ને અને પેલાને હા હજાર આપી દેવાનું જે આવશે ત્યારે આવતા ગણાવ્યા છે એ જમધા છે ને ઉધાર કકરાટ પાછા આવતા ને પાછા આવતા એવું કકડાટ કરે આ તો આ તો એ આ આવતા રે બધા ને આવતો આવતા આ લોક ને પણ લોક બગારે અને ઘરમાં એમની પાસે છે કોણ ઉઠ્યું તું મેં મને કોણું મળું જોયું હતું અરે હું આ બની જાય તો બચાવ ના બોલીશ કોણું મળું જોયું હતું એવું બોલે એટલે આકર નું તારો કરે પડી ને તમને ખબર પડી શું થયું અમારા સાઈડ માં કોઈ અઘરું હું કાઢી નાખીએ બરોબર હા ન કોઈ મર્ગમાં ચિંતા કરવાની જરૂર નથી બધું તમારી અગવાર લઈ ને આવ્યા છો તમે કોકના માં જોખ થશે કોકની આવડી દાદી જુઓ તમારી એટલે આપડે સુંદર ને કેવું આપડા રાસનાર જેવા છે હું આ બારનું શું છે એવી રીતે આપડે હેરેસમેન્ટ કરવી પડે બાર રૂમ હોય છે ઊંટા ઉતા ઉરી લઈ ને ચાલ્યા આથી દુનિયા ના પાપ બોધીસ લાકડા કશું લઈ જવાનું કશું નહીં અંદર મારા બાપા મરી ગયા છે ને ધો આપો પાણી નારિયે પાણી ના હોય પાણી વગર ના છોકરા હર જતો ભાઈ મારો છોકરા આપડે રિક્ષા છોકરા ને કાઢી ને પણ નઈ છોકરા ને જોશા રાખવાનું કરવાનું પણ ભવ એને આપ દબાઈ દબાઈ કરીએ શું થાય એક જયારે છોકરા ને આઠ વર્ષ નો છોકરો ના આવે કઈ જાતનું સાપરા જરૂર નથી હતી કુતરા થઈ જાય ત્યારે આજ્ઞા પૂરી ભાઈ અમે કઈ અર્જન્ટ જેવું નથી ને સુંદરલાલ હા ચોથી આજ્ઞા કઉ છું કેટલા ઋણાનુબંધ છે ઓળખાવાળા કેટલા વાળા બધા કેટલાક માણસ પચાસ હજાર મોટા મોટા હતા પણ આપણે આમ તો આમ તો હરિજેમ કે ઋણાનુબંધ કે આપડી બધા વાતચીત જ ના કરે કઈ વસ્તુ આપડે ઋણાનુબંધ હોય ને બધા છે બધા જોડે આપડે હિસાબ છે આ પાંચ પચીસ હજાર પચાસ હજાર હોય હિસાબ ચોપડા બધી ઘાતો આપડે બંધ કરી દેવાનો કેવું ચોપડા નો ઘાતા ઋણા એટલે આ ઘાતા બધા પૂરી દઈએ એટલે હવે તો અતિ આજ્ઞા કઈ છે કે ફાઇલ આ ઋણાન પર બોલતા ના આવડે એટલે એને બદલે ફાઇલ બોલવાનું ફાઇલ એફઆઈઆર ની ફાઇલ તો ફાઇલ એ સમજી દેવાનું ફાઇલ નંબર ટુ આવી સમજો ને હવે આ ભાઈ લો એક ઇન્કમ વ્યવસાય સાહેબે નીચલા ઓફિસર ને એમ કહ્યું કે આ બધી ભાઈલો છે ભલેની લોકોની એ ભાઈલો નિકો નિકાલ નાખો ક્યાંક સાહેબ કેવી કોઈની કોઈની કોઈ ક્રોધ ના કરશો અને કોઈની ચા પીશો નહીં કે એવી રીતે નિકાલ થાય ના થાય એ રીતે આ ભાઈ નો અસ્તો આવે તો આપણે અસ્તાએ એ કીડાતો આવે કે અસ્તો આવે તો આપણે સંભાવે નિકાલ કરવો આજ્ઞા પાડી છે એટલે આ દાદાની આજ્ઞા પાશો સંભાવ નિકાલ કરવાની એટલે સમજ ને સમજે પડી કે ના પડી પડી ફાઇલ નો સંભાવ નિકાર કરવાનો ફાઈલ માં કેમ કે ભાઈ ફાઇલ બટું અને તું વાઇફમાં ફાઇલ બટું સર ના ફાઇલ નંબર ટુ ને ફાઇલ નંબર ટુ કે બેબી ઘેર મૂકી નાખ હા પણ એમની જવા જતો સંજોગો બરોબર બેઠા નહી ગયા હું ગયા આવું મધ્યાઓ ખરાબ ના લાગે એમ તો ખોટું ના એમથી વાત ના કરી ને સૌથી આવ્યો બરા I don't